આપવું નક્કી કર્યું છે મીનાયું તમે હું લગ્ન તમારે આવવું પડશે ને તમારી કેસ એ ગયા નક્કી કરીશ એવું કે છે કેસ બગડતો જાય છે દાદા એને કરવું છે પણ બોલાતો નથી મધર પેલા વોડીબેન നിരന്തര आनंद रहे छे या 파રસ সদায় आनंद रहे छे हां जी हां সদায় आनंद रहे छे निरंतर मध्येद ददते चले क्यारे ही नहीं धर्म मध्येद ददते क्यारे ही नहीं नहीं बोलो देखो जो ये लाइव स्टैंड पे लाइव है ये कनेक्टेड लाइव में शो है बरोबर દે મનુષ્યમાં સ્વભાવમાં આવેલી વસ્તુ હોય હોય તો ગુસ્સો હોય ને ના રે છે આજે આપડો વિચારો હારી ખોરાક હારી ખોરાક અમેરિકન કરો બેન જઈને ઘર માં વાત નઈ મળે એવું નઈ કરવાનું મારીને ખાવું હોય તો પોતે જેમ આ શોબી જ છે તો બસ જાતે કાપો તો તમને કસર થાય એટલે ખબર નથી ના ભાઈ કાપો શું થાય એવું તમને કલ્પના ભાઈ કોબીજ છે કે કરે તમને સેન્સીટી શક્તિ હોય તો વાંધો જેમ દૂધી કાપે એવી રીતે કાપતા હોય આપણને વગેરે તો વાંધો ને શું પણ આ તો તમને સેન્સિટિવ દેખીને તમને ચમકારો થાય તમારો હાથ એકસે કરતો ગમે તમને કેવું લાગે પછી હાથ પર અસર થાય આપણને ફાયદો હું કઈ માણસા છોડવા માટે નથી આવ્યો હું તો ફાયદા માટે વાત કરી કરવા જેવું ન હજી કર્યો એ અંગે બરોબર વિચાર નથી કર્યો હજુ વિચાર અમારો શું બધું કહીએ નથી બનાસો હતો પૂછ્યું કેમ નથી કરતા બીજું વાક્ય ઓપન કર્યું બીજા એક વખતે ફરી પૂછેલું કે મરઘા કુકડા નું કબ્રસ્તાન નથી મરઘા કુકડા નું કબ્રસ્તાન નથી ડાયો માસ કબ્રસ્તાન હોય ને બહુ જાતેર ગ્રાઉન્ડ આપી કોઈ પહોંચી ના આવે જોઈને લઈ છે ને એટલે ભાગ્ય થી આવે આ કે ભાગ્યા આવે જે રીતે વિચારીએ પ્રમાણ લાગે જેમ વિચારી દુનિયા કોને બનાવી છે કઈ ચાલ બહોડી એ તો કોઈ ને ખબર નથી વર્ષો વર્ષો પેલા જયારે આદમ અને યુ નો જન્મ થયો એમાં આદમો જયારે જન્મ થઈ રહ્યો તો કોઈને ખબર નથી કોણ છે આપડા મા બાપ કે એમના મા બાપ એમના મા બાપ એ રીતે એમના મા બાપ ના એના બાપ હોય છે ભગવાન એની પાછળ છે ભગવાન એની પાછળ છે બનાવનાર ભગવાન એની પાછળ કરે બીજું કોણ સાસુ મરી ગયા કોને બનાવી દાદા પણ પછી આગળ વધીએ જાણીએ જાણીએ ભૂતકાળ જાણવાની દુઃખી થવું કરતા ભવિષ્ય Bhoogtkar gaj da guli jala na? Vatman ka ar ko ar vatmane? Vatmane? Vatmane banaya, unia. Choo t'aba naam se o? Jitendra. Jitendra. Kareka Jitendra sa? Khabar hmm? <gibar. gibar>. <nahin? gibar> na tia to. Nati Khabar. Jitendra nai? Indriyom e jiteta Jitendra kaya hai, eto pa khabar na tia. Na Indriyom jitendra nai. Indriyom jitendra nai, kubara dham. E kodol goreste? નામ ઓડ ઓળખાણ માટે એક નામ આપ્યું છે જીતેન્દ્ર સાચી વાત છે હાથમાં પણ હાથમાં થયા નથી હાથમાં થયા જીતેન્દ્ર ના થાય રિયલાઈઝ તો કહ્યું છે હું કોણ છીએ આપડે કોણ છે દિલ્હીમાં ફી વધારે છે પણ અહી તો ઓછી છે દિલ્હીમાં બઉ મોટી ફી ફી ઓછી ત્યાં આગળ વધારે કેવું પડે ને અને પેહલી વખત આપડે કોરબીન ગયા હતા અને એક ડોક્ટર મળેલા અમૂલ્ય છે બીજું બધું મૂલ્યવાન કહેવાય ચા ના પૈસા ના હોય તો કપડા બપડા મારા પોતાની કમાણી ના પૈસા ના તમારા પીછાનું પે જ્ઞાન પૈસા છે કે આ મનુષ્ય પોતે કોણ છે જાનવારી તૈયારી છે તો એ જાનવારી તૈયારી છે તૈયારી હદે ના આ ગોગ તારીખ વાગી નધિલો બધી શનિવાર અને અમુગ અને એક દિવસ લેલો આપો હા આવો દીદી બે તમે તારે હું જાણું છું હા બેને કોઈ જાણું છું અમાર બેન છે સાઈડ માં બીજો ધંધો કરેલો રિયલ એસ્ટેટ નો કરે છે ધંધો ને ધંધો નોકરી તને દાદા ભગવાન તો આવે છે તને ખબર પડે તમારાગવાન ન <pad> <pad> <Overwatch throat> બેઠો નથી કારણ કે જવાબદારી હતી મોટી જવાબદારી જે હોવું તે જ કેવું છે જે છે તે જ કેવું જોઈએ તમારા જે આવું અવડું બોલેન્દ્ર હું જીતેન્દ્ર જે તમે છો એ નહી જાણતા ના જાણતા આપડે કઈ કર્યું કે છું એ નહી જાણતો એટલે આ ચીટ ના કરવું મારે કઈ ખરેખર હું જીતેન્દ્ર નથી કે જીતેન્દ્ર મારું નામ છે કઈ દાદા ભગવાન પ્રગટ થયેલા છે એમના પેન્શન સાઠ ડિગ્રી છત્ગ્રી ચાર એ ચાર ડિગ્રી દાદા ભગવાન બોલું આમ કરી બોલું તમને કઉા ભગવાન જતી નથી ભંગે જીખાડ્યું ભગવાન જોડે સ્ત્રી રાખે છે વિચરા ભગવાન તો કોણ શું કહેવાય એ ભગવાન છે તે રાખે અને આ તો વિચરા મે પૂછો દીપेंद्र ભાઈ આવે એવો પ્રશ્ન પૂછો જ્યાં આપણે મનમાં સંગાથન તો પૂછો લાગે તું કવા લાગે ઓય વાત કરતા હોય ઉપાય કરીને પાણી લઈ પાણી પાણી લઈ હા પાણી કણ કેમ આપી છે કે પૂછતા જયંતિભાઈ રમાબેન રમાબેન અને જયંતિ શું થઈ ગયા છે પુસ્તક બાર લખવું પડ્યું બધા મનુષ્યો ટીઓપી એપ છે ટોપ છે નાતું લખવું તો પ્રકૃતિ બરોબર અને આ લોકો શું નાચે ટોપ છે પણ એમ કેવાય નઈ પણ એટલું દુઃખ થાય બીજા ના એક લખો ગયો પુસ્તકમાં લખી નાખી પૂછવા આવતા લખવી જોઈએ ના થયું ટોપ છે ભગવાને ટોપ ના લખ્યું બીજી રીતે તમે માર્યો લંડો આવ બીજી રીતે જ ન માર્યો આ ચક્ર ઉપર ફરે જ કાળા વીસ હજાર વર્ષ પછી છે તે માણસ તરી થશે ડેરા છે કે મંદિર પછી મળશે નહીં જોઈલા તમારી કયું શું કરો છો એન્જિનિયર પગાર કે મહિને રેન્ટ કેટલું આવે છે મને કે તમે રેન્ટ થયું અમે મશીનરી સરકારે બહાર આપીએ ની મેટ્રોલ સર ને ના પેટ્રોલ અમારે ઘરનું ક્યાં છે ભાડે આપી એટલું બધું હસ્યો તો એ કોનો ભક્તો હતો આપડાશ નો ભક્તો હતો રજનીશ નો ભક્તો ભાર ભાર ભાર સુ કેવાયુ કાતિ નહિ એમને કઈ ભણ જ નથી કે ભાડા મોટા ગઈકાલે આજે એનો કઈ અસર નથી લાગતી બધું બધું બહુજનો એ કરેલું છે ને કે મને હિટ થતું જા બાલ ભરેલો કાલે કાલે અત્યારે શું કરે જે ફીટ થઇ જાય અત્યારે શું કરે જેનાથી ખોટું બોલબોલ કરતા અને કાચું પડશે બે શનિવારે નહીં તો દસ નહીં આવવાય નઈ કરતા આ ગુનાદીન કે છે કે એને કઈ જુદું ના દેખાયું ગઈકાલે કે આજે જુદું ના દેખાયું કઈ વિઝન કેવું કઈ આવ્યું નહી એને જુદું હોય નઈ કશું છે બીજી દેખાય જુદું ખોવાય તો એ બેનો પહેલાથી વાંધો હતો કે આ બેનો બીજા બધા લાગે પડી ગયો બહેનો થાય એવું વાંધો હતો હું જાતા બંધો જતો થઈ એલો સાચું અહીંયા નહી તો એનો મતલબ કે એફર્ટ સ્ટુડન્ટ દે મને આશીર્વાદ આપો એમ આશીર્વાદ આપો આવજો આવજો તાળ જોડે નહી ભાઈ સાથે જ રહે છે અમારે આવશે ઉપર કે다가 સિન હું તમને ચિંતા ન તું મને ચિંતા કરી લાઈફ સાઈડ મેદે પછી એની બલ લાઇફ એની બલ લાઇફ હારી ગઈ હે ઓલ ધ ટાસ્ક નામ લખી લેજો નામ થઈ ગયું લા ખરાબ છે બઉ ફાયદા વાળો ફાયદો થાય બધા દુઃખ તમે અમને આપી જાવ સુખ તમારે લઈ જાઓ વાત પછી આવ્યું કોઈ માણસ એમ કે મારા સસરા ચાલ્યા તો આપડે બીજા પેલા એમના સસરા પેલા સસરા થોડી આ સવારમાં ડાયવર્સ લીધો કરવાની તૈયારી કરે એ કે હું તે પેલા લગ્ન કરું તો તમે ત્યાંથી આવો આવો તો હું લગ્ન કરું તમે હું આવી જ કરું મારા માથે દાદા જ જે ભાઈ અઘરું અઘરું દેખાડે તેને કઈ ગેટ કઈ મારા માથે દાદા ગેટ આઉટ કેવું છે કોઈ અવરું સ્વી બુદ્ધિ આપડી કુદાકુદ કરે આમ થયું ડ્રાઈવર થઈ ગયો થાય તું શું લાગુ આવું કર થઈ ગયું મારું થઈ ગયું જવું છે બરોબર ચાલુ બહુ રાગે પડી ગયો દાદા બઉ પાકા છે ભાઈ દાદા કાચા હોય તો દાદા શું થાય તો કામ જ નહીં ને દાદા ખેતરે જગત ના માળ ખાય છે ને લોકો એ જગત ના માં નીકળી જાય છૂટા માર જ ખરા બધા નવ કલમો થાય ને પાછલા વેરા વેર બંધારા સુટી જશે બધા એટલે કોઈ અવરું ના પડે એટલે બેને નાની બધા પ્રસંગો હોય ને તેને મારે તો કોઈ પ્રશ્ન નથી કે છે? એટલું જ જોઈએ આપડે એટલો જ પ્રશ્ન શાંતિ થઈ જ આપડે શાંતિ કરવા માટે સાઉથ ઇન્ડિયા નું હિન્દુ ટેમ્પલ બનાવ્યું છે મિલિયન એન્ડ હાફ ડોલર નું હવે એમાં લોકો જમીન દાન આપી એ જમીન એવી છે કે ત્યાં મોઢા પણ નથી દેતા એવા જુદા જુદા દેવો ની મૂર્તિઓ મૂકી છે તો એમાં એક દેવ ની પૂજા કરવા માટે અઢીસો ડોલર આપવાના કોઈ બીજા ના પૂજા માટે બસો ડોલર આપવાના કોઈના સો કોઈ ના પચાસ જુદા જુદા ભાવ રાખ્યા છે તો કે આવી રીતના પૈસા આપીને દેવ ની પૂજા કરશે તો એનો એનો લોકોને લાભ કેટલો મળશે કે નહીં મળે કોણ પૈસા આપે કોઈ પૈસા આપે ને જે લોકો જે પૂજા કરાવે તેટલું ફંડ આપવું પડે તો એમનું એમ કેવું છે કે પૂજા કરાવવા થી લોકોને ફાયદો રહી કે કેમ પૈસા આપીને ગપો બધા મૂર્તિ ના દર્શન કરે એટલે બઉ થઈ ગયે શું પાંચ ડોલર ની નો દીવો કરવો પડે બીજું કરવું પડે મકાન છે મકાન ના ખર્ચાય પાંચ ડોલર મૂકવા શું કહે ના તદ્દન કિનારે તો મેદાની સાથે સત્સંગમાં એવું થતું ઘણી વાર કે આ બધો અભાગ્ય જીવ દોડતો જીવ છે કોઈ મંદિર ઉતરીને આવી નહીં શકે ચાલતી નક્કી થયેલી હોય સાઈટ એ ત્યાં જ નક્કી થાય આપડા હાથમાં નહીં બઉ સારી જગ્યા ભાઈ જોયેલી છે એરિયા ને જાણીતા કારણ કે બારડોલી નજીક જાય છે એનું બારડોલી નજીક ના કઈ કહેવાનું પાંચ હપ્તે કરવાના દાદા આવે એને દાદા આવવાના છે પાંચ હપ્તે કરવા યાદ રાખવાના હો 1000 ડોલર થતે મંદિર ખાતે લઈ જશે 1000 ડોલર પુસ્તક ખાતે ટકમાટા હા પુસ્તકનો મધ્ય દેગો લઈ જશે ને હા આબલે આબલે છેતે મંદિર ખાતે લઈ આગર હા દાદા પુસ્તકનો તો બીજા આયા છે ચાલીસ માં વેચાયું હવે એકાઉન્ટમાં લીધું અમે પછી જે આવ્યું ને અહીં ડાઉન પેમેન્ટ મૂકી દીધી ને માટે કેટલું મોટું લીસ્ટ થઈ ગયો હતો પરિવાર કે લાભ માં કેટલા મહિના થયા મકાનતા? 7 મહિના. 4 મહિના. 7 7 મહિના. 7 મહિના. આટલા. दादा ઘરે? હમ. दादा ઘરે ગયા હતા કે જુમા એ ત્યાં માં મુક્યો. ત્યાર પછી બધીમાં જાન લઈ. ઓકે તો આપણે અહીંયા છોકરામ થઈ જાય નજીક જ છે પણ એ લોકો અને ચવડો છે અને વગાડેલો લોટ લોટ લોટલો દાદા તબિયત સારી છે ચિંતા નહી કરતા ભાઈ સાહેબ ત્રીજા વર્ષ સુધી દાદા એ કહ્યું કે હા વેલો ફકશ્યા છે દીકરો આ ન કે રો આ બધું રિલેટિવ ને આ રીયલ એ ઊ બે ભાગા ભાઈ હો ને રિલેટિવ થી દે રિલેટિવ ને જોડી ના રેવાય શું કારણ કે દેહલ રિલેટિવ તો તો પણ નિશ્ચય તો આ જાય આ કે બહાર વ્યવહાર તમારી વરગુ પણ આ નહીં કરનાર કેમ થી બેનાર છે એટલે જેવું છે